ए, आओ, आओ, मारा नाना मोटा आओ। वारता के नारो। अरे वाह आज तो कुड़ू, एंजल वारता चे। आओ, आओ, एंजल बेन तमें तो रोज वार्ता साई अरे वाह અને એની સાથે આરાધ્યો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈ સાંભળજો વાર્તાનું નામ છે કઠિયારો અને કથરોટ કથરોટ ઓઈને ને મમ્મી એમાં લોટ બાંધે લોટ મસળે આ એ કથરોટ અને કઠિયારાની આ વાર્તા છે એક હતો કઠિયારો ખૂબ મહેનતું માણસ જંગલમાં જાય સૂકા ઝાડ કાપે અને એ ઝાડના સૂકા લાકડાઓની ભારી બાંધે પછી એ ભારીરમાંથી પતિ પત્ની આનંદ અને સંતોષથી રે કઠિયારાની પત્ની પણ પતિ જેવી મહેનતું અને સંતોષી હતી ઓ લો આપણી મમ્મી જેવી સંતોષી હા एक दिवस कठियारो रोजनी जेम जंगल झाड़ काजू थी नदी खड़खड़ खड़, खड़, वेहती थी झाड़ एक कुआड़ी जोर थी मरी कठियाराएं त्या तो ऊपर थी अवाज आयो अरे भाई ઝાડ ન કાપીશ કઠિયારા નવાય નવા ઉપર નજર કરી થી ખુશ થઈને એ સ્ત્રી તો બોલી અરે કઠિયારા હું આ વનની દેવી છું તારી નમ્રતા અને તું ડો છે એટલે હું તમારા તારાથી ખુશ થયો છું તારી નમ્રતા જોઈને અને મેં તમારા ઉપર કુહાડાનો ઘા કરો માટે માફી માગું છું પણ મારે અને મારી પત્નીને તો મહેનત ખાવાનો નિયમ છે તો પછી આ કથરોટને હું શું કરીશ વનદેવી ખુશ થતા બોલી બેટા આ મહેનત કરીને ખાવાનો તારો નિયમ નો તોડીશ પણ આ કથરોટ લઈ જા સારું માં જેવી તમારી આજ્ઞા એમ કહીને કથરોટ તો લઈ આવ્યો ઘરે અને પત્નીને આપતા કહ્યું હાલ હે આ કથરોટ વનના દેવીની પ્રસાદી છે એમણે મને ભેટમાં આપી છે એમ કહીને કઠિયારા કઠિયારાની પત્નીએ તો કથરોટ છાજલી ઉપર મૂકી દીધી હવે કઠિયારો તો રોજની જેમ જંગલમાં જાય છે લાકડા ફાળે છે અને એની ભારી બાંધીને શહેરમાં વેચી ને જે મળે એમાંથી શાક રોટલો ખાય પણ જંગલમાં થાકેલા અને ભૂખ થી વ્યાકુળ બનેલા સાધુ સંતો હવે એક વખત વાત છે ભાઈ એક વખત રાજા જંગલમાં શિકારે નીકળેલા શિકાર ની તેઓ પોતાના સૈનિકો થી પડી ગયા ઝું લઈ ગયો કઠિયારાની પત્નીએ રાજાને ભાવતું ભોજન કથરોટ પાસે માગી રાજાને થાળી પીરસી જંગલમાં આવું ભોજન જોઈને રાજાને તો બહુ નવાઈ લાગી હો ભાઈ કે આ કઠિયારાની ઝુંપડીમાં આટલું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે હશે એટલે રાજા એ કઠિયારા ભોજન કઈ રીતે તૈયાર થયું એની યુક્તિ પૂછી કઠિયારા એ આપેલા કથરોટની અને સાથોસાથ પોતાના નિયમ અને વ્રત વાત કરી કે મહારાજ હું તો મહેનતનું કમાઉ છું અને મહેનતનું ખાવું છું પણ આ કથરોટમાંથી સાધુ સંતો અને ચાલો તમે બંને તૈયાર થઈ જાઓ પતિ પત્ની મારે મારા અન્ન ભંડારો ને મારે અનાજના ભંડારોને સાચવવા તમારા જેવા નીતિવાન અને ડાહ્યા જરૂર છે કે જે ક્યારે ખોટું કરતા નથી હંમેશા બધા ઝૂંપડીમાં નથી રેવાનું અન્ન ભંડારો સાચવે છે અને રાજાનો અનાજનો એક પણ દાણો ખોટો કોઈના પેટમાં નથી જાતો ભાઈ અને સંતોષ ને આનંદ થી છે રાજવીર હવે એને લાકડા ફાડવાની મહેનત કરવી પડતી નથી ઓ વૈ અને હજુ પણ કથરોટ માંથી મહેમાનોને જમાડવાનું એ ભૂલો નથી પાછો ભાઈ આવી હતી આ કઠિયારા અને એની પત્નીની વાત વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો વૈદેહી બે નારાજ્ય ભાઈ ते आता बदा बाढ़ मिता शिक्षकों ने पेहजो चलो आजो आती काले हूँ तमने बीजी वर्ता कही सो भाई आज